ગુરુ ન ગુરુ મારો કોઈ શબ્દ હશે ગાળ દેવાનો પ્રકારની ગાળ ખાલી મૂર્તિઓને ધોતા આવડે છે આમ પાણી રહ્યા છે નવડાતા આવડે છે એ બધું આ નિશાળ પેલા નિશાળ એકરિયા એક કોને એકરિયા નહિ બાળ મંદિર બાળ મંદિર કોને ચલાવ્યું બાળકૃષ્ણ નું નામ થી લોકો એ બાળ મંદિર ચલાવ્યું નહી આ લોકો એ યોગેશ્વર ને મેળખ્યા જય કૃષ્ણ ભગવાન નમસ્કાર કરવા બાળકૃષ્ણ બાળ મંદિર ચલાવે છે ભવાન નથી ને એકડે બગડે અને પછી શાંતિ નહીં થતી શાંતિ છે શાંતિ થાય બધી ન રાખો તો બગીચા પેહી જાય બગીચા નહીં રાખો તો ગટર પહે જ મન નો સ્વભાવ છે જ્ઞાન સિવાય મન બંધાય નહી જ્ઞાન પ્રાપ્ત થાય તો મન બંધ જાય જ્ઞાન પ્રાપ્ત થાય તો મન બંધાય તમને લાગ્યું ને એવું હા દાદા અનુભવ માં આવ્યું બરોબર જૈન મુરૂ કરતા હું બરો સારી દર્શન કર્યા રહ્યા છો કાર્ય કરતા દર્શન તો બહુ કર્યા પણ દર્શન નું ફળ ના મળ્યું હોત ભટકવાનું ના ભટાયક ભટાય ભટ્ટક ભટ્ટ બધી નિયમો શું કહ્યું બધી ભટક મનુષ્ય થી બહુ નિયમ જવું પડતું નથી કોઈ ને સંસાર કડવા લાગે તને કડવા લાગતો સંસાર બહુ જ કરવો લાગતો હતો કોણ આ મીઠું પીવા આવે પેલું મીઠું લાગે તો પીવા કોઈ આવે મીઠું લાગે રોગ હોય ને બારે રોગ ત્યાં સુધી મીઠું લાગે અને પછી ગયડામાં એસી વર ન હોય મીઠું લાગતું હોય અને એક દાળ બા નીકળી ગયે અરેસાર ખારો બાજી ગઈકાલે એસી વર્ષ સુધી ખારો નહોતો આ છોકરો છોકરા ગાયો ભરો જ છે આ તો આવું મીઠો લાગ્યા કરે નિરંતર ખારો નિરંતર ખારો છે આજે વરેલા કે તાજી દરની ચાકતા આયા બધી જીત મે બારે હા કરિયાણ એકલો નહીં અને આફ્રિકા માં એને શું કહે છે કેસ્ટોર કહે છે પ્રોવિઝન સ્ટોર પ્રોવિઝન ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ સ્ટોર ના ડિપાર્ટમેન્ટ સ્ટોર કહે છે ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ સ્ટોર ડિપાર્ટમેન્ટ સ્ટોર ડિપાર્ટમેન્ટ સ્ટોર આપડે બધ પર મારા પગમેરું એમાં સીધે થરગાવું કે છે બોલે ના બોલે મહારાજ ને કઈ દુઃખ નથી બાય નથી ઘનચક્કર મૂક્યું હે આ કબાટમાં મૂક્યું એટલો થઈ ગયો જગજા મૂકીએ કશું હોય મને મેટ્રિક પાસ થતો નથી આવડી અભિપ્રાય બધું વધશે નહી વધી જાય બોલાવે નાખાય તો પેલી નવી ઉત્પન્ન થઈ જાય ને એક પક્ષ કેટલાય વખત થી વાંધો પડ્યો છે વાતકો ખરાબ થઈ ગયો તો જીવ એ લોકો જીવે છે વાંધા વિતરાગી છે કેવો છે અહીખો ડખલ ના હોય ગયો કેસે સાહેબ આ ચોથું સાહેબ ચોથું આત્મા કી કામ હે ચોથ કી કામ હે શાદી કરો ક્યા ફાયદા કભી મુખ નહી જાનેચા રસ્તા હોઈ સાચો રસ્તા મળી ગયો તારું કામ થઇ ગયું શું ધંધો કરેલા હોય તારે કરવું પડે તારે આ લોકો ઘરા કે ભેગું કરેલ આવો અમે હડવો બનાવી શું કેશો શું કેડવો તમે સમજો તો બાપી નાખે ના ચાલે બાર મહિના નિરંતર મારી સેવામૃત તો પાંચ દોષ થાય નિરંતર મારી સેવામૃત તમારા કઈ દોષ વસ્તાર થાય છે કે કેટલાક થાય છે ઘણા પણ દેખાય છે પાછા દેખાય ને પછી કઈ પ્રતિકો પછી હું કરું છું કેટલા થાય છે દેખાય છે નહીં દેખાતા અમને નિર્દોષ થઈ ગયા હોય કારણ કે નિરંત કેવા અમારે કાઢી લે તો અમને કશું ભાઈ કાઢી નહીં એનું નામ ગ્રંથિ નહી કેવાય શું કેવાય ગ્રંથિ નહી આ લુગળો ભાઈ ખેંથી લે અમે અહીંયા આગળ સીધા આઈયે અમને શરમીયે નહી શું થશે બધા ગની જ ના હોય અને તમને શરમ થાય શરમ થાય ભૂખ્યા બે હીરો પણ ખબર નહીં કરે લોક જોશે લોક જોશે એટલે મસ્તુ જોશે ખબર ના પડે પોતે નાગો છે એ ભૂલી જાય જ્ઞાની પુરુષ ને જ્ઞાન ને લઈને ફરી કારણકે આ હું પોતે નહિ આ તો ભાદરના પટેલ છે શું છે ભાદ્રના પટેલ નામ શું એમ પટેલ અને ધંધો કોન્ટ્રાક્ટ નો કેવો હા ઇન્કમટેક્સ બધું ફરે હું જુદો જુદા પાડોશી અને આ બોલે છે કોણ બોલે છે પટેલ બોલે છે હું બોલું છું ઓરિજિનલ ટેપ રેકર્ડ છે અને પછી જયારે ઘૂસાય નઈ અઘરું બોલાય કે પઝલ ઇટ સેલ્ફ ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ અ સેલ્ફ God has not this world ભગવાન કેસ નામ નથી કેવું કરે કરો જે કરે તે ગુનેગાર ને કે ના કરે તે ગુનેગાર કરે તે ગુનેગાર હા તમે તો કર્યા કરો છો મેને એ ક્યા તમને કરે